કાર્ય કર્યા હોય ને છેલ્લા કલાક માં જો એ લોકો નું અણિતનું અણહક નું બધું પડાય લીધું હોય અણહક નું તમે આમ જ પૈસા પડાયો પડાય બધું અણહક બધું લઈ લે ને બુ થી બારી મેળે છે પોતાના સ્વાર્થ ના હોય એવા હોય છે ભરતે તો આખી જિંદગી છે શું છે આ તો ચોપડી બઉ લખે લોકો છેલ્લી વખતે મન સારું રાખવા માટે આવું દાખલો આપે બાકી મરણ એટલે છેલ્લી વખતે એક કલાક સરવાયુ આવે આખી જિંદગી સમજાયું કોઈ એસી વર્ષમાં એકાશી વર્ષ નો માણસ જીવવાનો હોય તો એરે ચોપન વર્ષે પેલું આયુષ બંધાઈ જાય ફોટો હોવું પડી જાય ચોપન વર્ષે એ ફોટો પાછો પછી આગળ બદલાઈ જાય પાછો સમજ ને ચોપન વર્ષે દેવનું આયુષ પડ્યું હોય પાછો ફરી આયુષ ક્યારે બંધાય એકાશી વર્ષ હોય ને તો ચોપન વર્ષે પહેલું બંધાય અને પછી બોતેર વર્ષે ફરી બંધાય સમજ ને ત્યારે નિદાન ચાલીસ વર્ષ પછી ચાલીસ વર્ષ સુધી તમારું બધું અજ્ઞાનતામાં ગયું પણ ચાલીસ વર્ષ પછી તમે સારા રાખો નઈ તો ફોટો ખરાબ પડશે કે સમજાય ને કારણ પછી આયુષ બંધાવવાની શરૂઆત થાય એટલે બોતેર વર્ષે ફરી બંધાયોપન વર્ષે કેટલા વખત બંધાયું ચોથી વખત એસી વર્ષે બંધાય કેટલા વખત બંધાયું ચાર વખત હવે છેલ્લા વર્ષ શું થાય તે જુઓ હા ચોપન થી તે એ સુધી માં ચાર જ વખત આયુષ્ય બંધાયું અને હવે છેલ્લા વર્ષમાં એકાશી ના વર્ષમાં શું થાય છે તે જુઓ એક બાકી રહ્યું આઠ મહિના જાય એટલે ચાર મહિના બાકી રહી આયુષ બંધાયું એક વર્ષમાં પેલું આયુષ્ય ચાર મહિનામાં પાછા એસી દિવસ જાય પાછી ફરી આયુષ બંધાય બે સગ પાછા ચાલીસ દિવસ રહ્યા તેમજ છવ્વીસ દિવસ થાય ને પાછી ત્રીજું ત્રીજું આયુષ્ય બંધાય પાછા તેર દિવસ રહ્યા પછી નવ દિવસ જાય ચોથું આયુષ્ય બંધાય પાછા ચાર દિવસ રહ્યા તે ચોસઠ કલાક જાય અને પાછું ફરી આવ્યું બંધાય ફરી બત્રીસ કલાક રહ્યા બત્રીસ કલાક માં કલાક જાય ને પછી ફરી આયુષ બંધ અગ્યાર કલાક રહ્યા અગિયાર માંથી આઠ કલાકાય એક કલાક બાકી રહ્યો છેલ્લો એક કલાક છેલ્લો બાકી રહ્યો તેમાં ચાલીસ મિનિટ જાય ને ફરી બંધાય બંધાય તે જુઓ એક કલાક માં ચાલીસ મિનિટ જાય બંધાય બંધાયો હરગાયેલો છે એક મિનિટ બાકી છે છ સેકન્ડ બાકી છે તેમાંથી ચાર સેકન્ડ થાય બંધાય અને પછી છેલ્લી એક બંધાય બંધાયોટો પડ્યા જ કરે મનુષ નો હોય દેવ નો હોય ઈચ્છાની ઈચ્છા દેવગતિ ની હોય બધાની આ બધા હિન્દુસ્તાન ના લોકો પોતાની દેવગતિ પોતાની ઈચ્છા તો કશા ચાલે જ નઈ ચાલી પૂર્ણ થયા નથી ને બે ત્રણ વાગ્યા મજા કરી પછી ચાલી વાર પછી તમારો પણ જો કદી એને વાસના કઈ રહી ગયું હોય તો પ્રેત થાય નાખે હોય તો સુખ દુઃખ તો થાય જ ને ગમે તેઓ મહાત્મા છે હજુ જ્ઞાની થયા નથી એટલે સંજોગો પ્રમાણે સુખ દુઃખ થવાનું જ ને પછી તો આર્જન થયું કેવાય ને ને આવડી અમકે કરતા એવું બંધ થાય તો ના થાય અહંકાર કરતા ની ગેરહાજરી કરતાની ગેરહાજરી પેલા તો પછી કરતા હાજર છે આટલું ધ્યાન થયું તમે ગયું મને ચિરંત ડિમાન્ડ મળી જાય પણ એ તો નિર્ધારિત જ છે આપડામાં એક્સિડન્ટ થયો કે એક્સિડન્ટ થયો કે આપણેમાં એક્સિડન્ટ થયો પણ પેલો તો નિર્ધારિત જ હોય છે ને કે એક્સિડન્ટ થ જવાનો આ તો એનો ફોટો કઈ રીતે પડે એનો ફોટો કઈ રીતે પડે પછી એનો ફોટો કેવી રીતે પડે 62 સેકન્ડમાં પડેલા પડતા આ ભલાને જે 54 ને 78 થાય પ્રમાણે ને જેનો થાય એ પ્રમાણે મૃત્યુ થાય તો એના ફોટા તો એવી રીતે ના પડે ને બે એકસો વીસ સેકન્ડ માં તો આટલું બેટલા વેદના જેવી હોય ને ભાન રે આપડા મહાત્મા મરણ થયા છું ભાન રે કરે અને આ બધું વ્યવસ્થિત છે વ્યવસ્થિત ચાલવાનું વ્યવસ્થિત વ્યવસ્થિત છે